નવાર બોળો દેખાય કે નર બોળો બોલબોલ જ કરે છે ના દેખાય એના કરતા એ ના જો કાય તમને કેમ લાગે છે પોતાનો ઉપયો આપણે દાદા વાત બહુ આમ નાની લાગે છે પણ બઉ અગત્યની મારે વાઇફ ને ભૂલ કાઢી બે ત્રણ દ્વારા ખરી ખાલી આપડે છે બિઝનેસ ને લઈને કોન્ટ્રાક્ટ છે એ જુદું અસ્તિત્વ કે જુટી જાય છે અસ્તિત્વ જુદું જ રહે છે મારી પેટી ને ના કે ધણી બહેરી ને કે મારી બેટી મારીઓ કે મુખી છે મારી તારી ખુલ્લું નથી મારી તારી થઈ જાય એવું ના રાખવું જોઈએ આપડે એવું બોલવાનું ના આવે આપડી આપડી કર્યા કરે તો યાદ શોભામાં એ સી વાત કરો બધી ખુલ્લાસી વાત છે આપડે એક ના એક જ છે આ બધું જઈ નથી એવું છે ને તમે કોણ છો એ નક્કી થયા પછી તમને આ પુરસાદ સારો પુરસાદ તમારો પ્રમાણે કામ થાય નક્કી થયું નથી ને નક્કી કરી આપું પછી તમારે પછી એમને પુરસાદ ચાલુ છે તો આવી જાય કે લગ્ન પુરસાદ ચાલુ તત્પુર થાય તત્પુરસાર નહી એકદમ હાઈ ક્લાસ પુરસાદ ચિંતા ના થાય એવો પુરસાદ કોઈ ચિંતા ના થાય અબ ચિંતા દેલી ને દેલી કાય સાથે ચિંતા પર શું જોવાનું કાય સાથે ચિંતા પર શું જોવાનું હવે આમને ચિંતા ના થાય કે દાવો બોલજે મારી પર સીતા નઈ મારે કોઈ ભરા લાભ ઉઠાઈ લેજો કયા કમ રહે છે એક બરેકો ને ડક્ટર માં ટિકલી ટિકલી જિગલી ના અનલ અનલ જમે બાર કરો તો ના પડી ને એમણે હા બળ દર્દ છે ને હા સંપૂર્ણ બધે કહેતા ને છે હા તો પછી આ તો શા માટે થયા કરે છે ના આ જે થાય છે ને ચૈતન્ય માં નહી થતું પાવર ચેતન થાય છે પાવર પાવર ચેતન જ કરી રહ્યું છે મૂળ ચૈતન્ય નહિ કરતું મૂળ ચૈત્ય તો ભગવાન છે અંદર બેઠેલા દેખાય છે આ પાવર ચૈતન્ય છે પાવર ચેતન આપણી ભાષામાં મિકેનિકલ હાથમાં એટલે પાવર ચેતન આ બધું કામ કરી રહ્યું પાવરચેતન માં ખરેખર પાવર નથી એમાં પાવર ભરેલો છે પાવર ખરાબ થાય એટલે મળી જાય ભરેલો પાવર ઉડી જાય જેમ બેટરી ની અંદર બેટરીઓ ખાલી થાય છે અને નવી બેટરીઓ વધારે કરે છે આવી રીતે ચાલ્યા કરે છે એટલે ચેતન માં આ દેખાય છે વાતો કરે છે એનો સત્તર ભાગ છે બીજું પછી પૂછો જે કઈ પૂછ્યું બધા ખુલાસે કરો ચેતન આવ અક્ષર થી અક્ષર કે છે તે પાવર ચેતન છે અને સારાક્ષર ન પર મૂળ વસ્તુ છે ભગવાન પોતે વિષ્ણુભાઈ પૂછે છે વિષ્ણુભાઈ પૂછે છે કે આ પાવર ચેતન તમારા હોય નઈ શોધ ના કરો તો એ થાય ઇન્દ્રિયો તમારે કાબુ ના રે જે આરામ થી પહોચાડી દેસ્વતા ઉધા બેઠા જો બીજી થોડીક વાત કરું પુરસાદ ની વાત સાચો પુરસાદ તો નથી પુરસાદ થાય છે ભ્રાંત પુરસાદ ભ્રાંતિ નો સારી ગતિ મળે બધી સમજ ને આવતો સારી ગતિ મળે ત્રણ છે ત્રણ છે રાત્રે ચીખલી થી આયા બે જણ ચીખલી થી આયા રાત્રે હાડા અગિયાર અને બે દર જોડે બીજા પાંચ જણ હોય આપણે ઓળખતા હોય બે આવો એમ કેવું પડે પછી ઉગાડી પધારો એમ બોલવું પડે અને મનમાં શું થાય કાકા હવે અહીંયા આગળ અહીં તમને હાથરવાનું કહીએ છીએ કે આયા પાછા જતા રેવા નથી પાછા જતા રે કઈ તો મન ના બગાડીએ પૂરતા પાછળ આપડે શું કરીએ ખાનદાની કરીને આવો બધા મળે બોલી બઉ ઘર પાછા કે છે આટલે ચાલ્યો એ લોકો શું કે ના અત્યારે ખેતી મન ના બગડે તો નથી અને જેટલા લમણે લખેલું છે સાહો અનઅમ્પર આયા એ પ્રહાર્થના આયા અને આપણું પ્રહાર જતા રહે છે તમે સમજ ને મન ના બગાડી એ પૂર સાહ તમને સમજાયું ને ખાવાના પીવાગાજ છે ઘણા લોકો લાશ દેવી એવું રાખે છે ખરા કેટલાક માણસો દેતા નથી એ છે કેવી છે લોજ દેતો જ નથી એને ગમતું જ નથી એને સહન જ થતું નથી કારણ પ્રકૃતિ નથી એટલે એમ જેવા ને કોઈ કોઈ નથી હોતા હવે એવો એક જણ લોજ નતા લેતા તેની વાજ કકર કરતી કે આ તમારે જોયેલા બંગલા બધા બરકત વગાના રહ્યા છે એટલે સાંભળ્યા કરે બિચારો કારણ પોતાનો ધ્યેય ચૂકવાનું ઈચ્છા રહી એટલે સાંભળીને પણ પછી દેવું એક હજાર થઈ ગયું એટલે સાહેબ એ કહ્યું કે બંગલો ના બોલો દેવું આપી દો એટલે એમને સાહેબ એ નક્કી કર્યું કે આજ કે પ્રકૃતિમાં છે નહીં લેવા નક્કી કંટાળીને મનમાં ભાવ કર્યો લેવું જોઈએ બે હાજર મૂકજે ટેબલ માં ટેબલ મૂક્યા અને પેલો બહાર આવ્યો અમને ગભરા મન થઈ પટલો ઉતરી ગયો તે પેલા ની ક્યાં આવતો બઉ સુધારે છે અને જે લેતો નથી કે આ લેવા જોઈએ આવતો બઉ બગાડ સમજ કર પૈસા લેશે તો આવતો બઉ સુધારે છે બીજો શું પ્રશ્ન છે વખતે ચેતન અને આત્મા વિશે સમજાવ કયો પુરસાદ કરવાથી ધ્યાન દેહ અને આત્મા અલગ છે આત્મા ચેતન એ જ આત્મા છે ચેતન એ જ આત્મા છે શુદ્ધ ચેતન એ આત્મા છે શુદ્ધ આત્મા છે અરે અશુદ્ધ ચેતન આ વ્યવહાર વ્યવહાર છે જ્ઞાની પાસે આવું જોઈએ આજે આવ્યો પણ કાલે આવ્યો તો દર્શન કરાવડા તમે કાલે આવ્યો તો સમય દર્શન થઈ જાય જ્ઞાની પાસે આવે ત્યારે પછી જુદા પડી જાય પરિવાર નહી કરો તો થશે બાર એના કદાચ જે કઈ આવડે એવું સાબિક કરવું સમજ ને લોગ ના પાઠય કરવું ભલે થાય જેટલું થાય એટલું સમજો ને ગુરુ છે જ્ઞાન દર્શન ચારિત્ર તપ વિશે સમજાવશો શુદ્ધાત્મા પેલી પ્રતિ પ્રતિ એમ જ ખોટું દેખાડે અને આ દેખાય છે આ ખોટું છે એનું નામ જ્ઞાન પ્રતિ અને પ્રતિ જ્ઞાન એ ની દશા સંપૂર્ણ થાય સારી તરફ પ્રગટ થાય ચારિત્ર અત્યારે જે સુખ છે ચારિત્ર વર્તે છે પણ સંપૂર્ણ ચારિત્ર કહેવાય દર્શન જ્ઞાન પૂર્ણ થાય ત્યારે જ્ઞાન દર્શન ચારિત્ર ત્યારે વર્તે છે અને તપુ નામ કે અત્યારે હર્ષદ ને ગાળ ભળે કોઈ હર્ષદ ને ગાળ ભળે તો હર્ષદ આક્રમણ થઈ જાય એના અહંકાર ને એનો અમો પ્રતિભાવના કરીએ સમજ ને એને તપવા દઈએ તમે ખબર પડી તપવા દેજો મી ચોપડ નહીં ત્રણ તરણ તપવા દેવાનું અને જલ્દી ઉઠાવતા હે નહી તમારો હિસાબ હશે પાછળ નઈ હિસાબ છે કોઈ ના મેટું કહીએ ને તપે બરોબર પછી ખબર બીજો પ્રશ્ન દેહ મને આત્મા ત્રણ સ્થિતિ નિહાળી સતત ઉચ્ચ સુધાર જે વિચાર આવે ખોટા આવે તે પાઠ બધા જ્ઞય છે બુદ્ધિ અહંકાર બધું જ્ઞેય છે એ તેને જોવું જોયા નિહાળ્યા કરવું આરા ખોટા વિચાર નહીં જોવાનું તમારે ઉડા નહીં નિહ્ય કરવું નામ છે દીવ સાચી ભાવ થી પોતાનો જન્મ નથી જોઈ શકતો પોતાનું મૃત્યુ પણ નથી જોઈ શકતો તો વસ્ત્રુ જીવન સાક્ષી ભાવ થી કેવી જોઈએ ખરેખર સાક્ષી ભાવ નથી આતો ખરે જાગૃતિ જાગૃતિ સાક્ષી ભાવ તો રે સાક્ષી તો નાતા દત્તા પણ કેવાય શું કેવાય આ તો એક જાગૃતિ છે સાક્ષીભાવ એટલે તું જોયા કરવામાં સાક્ષી ભાવ બોલ્યા તું જોયા કરાય છે સાક્ષીભાવ હોય અહંકારી અનેહંકાર જોનારો કોણ જોનારો અહંકાર અને આમાં આત્મા જોનારો શું તેમાં ભેદ નહી અહંકાર જોવે ભટકવાનો જ તે રસ્તો બીજું વસ્તુજીવન ના જ રહી શકે જાતિવાનું અહંકારીવન મૃત્યુ જોઈ શકે ના ના અહંકાર અહંકાર પોતાને જ જોઈ શકે નઈ તો પોતે પોતાને જ જોઈ શકે નઈ આ તો જાતિભાવ લોકો ને આમ જાગૃતિ કે ભાઈ તું એમ હવે શું થઈ રહ્યું છે મે જાગૃતિ હોય તો ચાલુ બજાર ભાવ છે શબ્દ એટલે આપડે સાક્ષી ભાવ કૂકવો જોઈએ મરણ એ ના જોઈ શકે અને જન્મે ના જોઈ શકે પોતે પોતાને જોઈ શકે નહી બે અહંકાર જે ચાચી છે ને એ તમે કોણ છો તે નહીં જાણે પછી બીજી પૂછ્યું એમાં સામાયિક દ્રશ્યો દેખાય દેખાય પ્રતિકળ ના હોય જે દેખાય દેખાય તો કયા દેખાય દેખાય નહીં તેને એક પડ જતું રે જોવાથી પછી ડુંગળી ડુંગળી દેખાય પણ એના દ્રશ્યો દેખાય છે પ્રતિક્રમણ કરવાનું છે જીવ તો એનો આવડો બટો દોર જતો પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ તૂડ્યું બીજા પર બધા રાખવા પડે શું કરું એટલે જળ પૂરું ના થાય પળ માં કોઈ માણસ ની જોડે આપડે મહિના બે મહિના થઈ જાય કોઈ માણસ આખી જિંદગી કરે બરાબર વધારે વધારે ગંદી બઉ મોટી હોય ગંદી મોટી હોય આ ડુંગળી હોય હા એનું એક પળ ઉડી જાય આપડે કરીએ એટલે ડુંગળી ડુંગળી દેખાય ને આ ડુંગળી એવી રીતે પળ હોય છે બધા પણ એ ફરજ માં કરવી એટલે એટલે તમારે બીજી વખત ના કરવું પડે એક જ વખત શરીર વગર જીવ આ શરીર વખત રહી શકે વર્ષ બે વર્ષ છ મહિના જેટલો મુદત હોય એટલો રહી શકે હા પ્રેતું નહી કેવાય પણ એટલે એ તો એવાય નથી એટલે ધર્મ થયેલો નથી એમ દેવલો ખરો ને એટલે દેવની જાતિ ને હલકી જાતિ એટલે દેવો ની હલકી જાતિ નહી ના એ નઈ એ ભૂત નહી બધા હોય કોઈ તો છ મહિના બાર બધા પ્રેત તરીકે ભર્યા કરે ભટક્યા કરે એને યોની ના કેવાય યોની તો યોનિ જન્મ પામેલું હોય તહેવાય તો આપડા લોકો એ પ્રેત યોની કે છે પ્રેસ કેવાય પ્રેત પછી ક્યાં ખાવું આ શરીર હોય ને કેવી રીત ખાવું એટલે કોક ના શરીર માં પેસી દે ને ખાયક ના શરીર માં પેસી દે ને પોતે ખાય કોઈ ના શરીર માં પેસી દે ને પોતે ઊંઘે એટલે આપડે ગેરકાયદે છે નહિ એનો ઋણાનબંધ હોય હિસાબ હોય તો ગેરકાયદે તો આ દુનિયામાં કશી વસ્તુ થતી જ નથી માટે ભય ના આપવામાં કોઈ છે શું કહ્યું દેખાય ને ભડકા આવે ખરું પણ પ્રવેશ નહીં કરે અગર તમારું મકાન બાજુ આવે ભૂ રે દેખાય ને બકાર બાળા કરે આ ગોખલો એકલો જ ભરી જાય બીજું બધું રહે ભૂત વ્યંતર દાખલ બધું છે મન ને જોયા કરવા બે નહીં મન શું કરે છે જોવા બે મારા કરતા એકદમ ફળ આપશે ઘણું મોટું ફળ આપશે મન શું કરે છે બેની સાથે આવજો ખોરામ છે અને દર્શન થી કેવા જ્ઞાન થાય છે એ વિશે સમજાવી વિચાર હોય તો કેવું આ જ્ઞાન જ ન હોય વિચાર તો કરતા કરતા કરતા જ્ઞાન મળી જવાનું છે વિચાર તો દર પ્રવૃત્તિ છે આ રીતે થાય જ્ઞાન લેવું પડે આત્મા શું છે જાણવું પડે આપી વધટ થાય છે કે કે છે છે કરીને આવે બિલકુલ નક્કી કરી કોન્ટ્રાક્ટી પછી બીજું શું પૂછો છુ ક હવે ભય રાખજો નહીં હા કોન્ટ્રાક્ટ થયેલું છે પાણી પીતી હોય બીજું ચેક લઈએ તપાસ કરી જોઈએ આપડે શું रहा थे, रहा थी। थे। कोई मणस केपी रोग, मा, रोग फैलायो होम करवा जाए सेवा जाए चेपी रोग लागू पड़ी गोत मरी जाए અમારા ભાગીદાર હતા ને ઓછું થઈ ગયું છે ઘરના બધા માણસ મોટો વૈદરા હોય પંદર મિનિટ બેઠો ત્રણસો રૂપિયા પડ્યા પેલા પડી ગયો આપ્યો પછી આ તો જાગ્યા તમે કોણ છો હું વૈદરા પણ ફરી આવશે નઈ આ પેન્સ રૂપિયા આપ્યા એ લઈ જાઓ ફરી આવશે રામની ચીઠી લખાઈ ને શું કે છે રામ ચિઠ્ઠી લખાય ને ફરી આવશે નહી આગે બીજા ઘરોજ ગોતો કે છે આપડે કે ડાક્ટર સાહેબ દવા કરતા તબેવું છે પણ હું શું કરું નહી કઈ કરું એ નિમિત છે એટલે આપડે નિયમિત દવા કરીએ આપણે નિમિત્ત હોય આપવું દેવું પડે ને એ બને આપડે ડોક્ટર ને ગયા જન્મ દેવું હોય એ ચૂકવી દેવું પડે ને ડોક્ટર જે પૈસા લઈ ગયો એ ગયા પેલાનું કઈ એવું દેવું હોય એ ચૂકવી દેવું પડે ને પૈસા રૂપિયા દેવું હતું નથી રાગ દ્વેષ રૂપે હોય છે રાગ દ્વેષ છોકરા ઉપર હોય ને તો છોકરો ગાળો પડે તો મિલકત આપે ત્યારે માગતો હશે રાગ નહીં પરિણામ થોડી વાર થી માગતી બંધ બેસતું કરી નાખે બંધ બેસતું આવડે નાખ્યું આપડા આવડે બહુ આવડે એવું તેવું કશું છે ને ચિંતા મુક્ત છે શરીર તો સારું છે તમારે કંટાઈ ગયેલું હોય શરીર તો ઠીક છે જોઈએ થોડી ચિંતા ના હોય તો હાર રહી પછી ભવિષ્ય ભગવાને એવું ક્યાંય કહ્યું છે કે ચોવીહ કરોડ તો જ મોક્ષ થાય કોણ કદાચ સુરેશ આપડા સુરેશ કંડિશનરી તો એક જ સ્ટ કરે સમ થશે તો તમારો બોક્સ થશે એ કન્ડિશનલી બાકી બીજું બધું તો તમને શોખ હોય બરોબર કે વિદ્વાન પાસે મારા જેવો નાનો માણસ પ્રશ્ન પૂછાય તો કે વિચાર કર્યા વગર ઓછું પૂછાય અને આપે કહ્યું पी जो चिंता है चिंता हो क्या खावा पीवा बहुत प्रगति मार्गे लक आधुनिक आधुनिक जीवन अत्यारे अत्यारे आधुनिक पेढ़ी मार्गे जय रही है संस्कृति है એને કઈ આવશે અથવા તો એને આગળ પ્રગતિ માં લઈ જશે આપડી સંસ્કૃતિ જે છે એને એને પાછળ થાય છે અત્યારની સંસ્કૃતિ અત્યારે જે યુવાન લોકો જે છે એમની જે સંસ્કૃતિ આચાર વિચાર બધા જે છે તમે જો આપના સારી વસ્તુ આપો તે ગ્રહણ કરવા માટે તૈયાર છે અને આજથી બસો વર્ષ કરો ગ્રહણ કરવા લોકો તૈયાર તમારે જવાબ આવ્યો નઈ નાગર જોડે છતાં બીજા લોકો દેવા જતા હતા ઉડી ગઈ હતી ખરાશ થઈ ગઈ હતી બહાર નું વસ્તુ ગ્રહણ કરી શકે નઈ એ લોકો બહાર વસ્તુ ગ્રહણ કરી શકે નઈ કેવું અમુક આટલા કુંડાળામાં ખબર અને આ લોકો તો આ છોકરા માં આટલા છોકરા મમતા નથી અને તમારા વખત માં માણસ છોકરા કે મમતા વખત કેવા કારણ સારી બધા પાકીયા કોઈ કારણ નથી પાકી આને આપડે અમારે ઘરિયા બહુ નરે આ તિરસ્કાર વિધવાય ને એને લખે ગંગા કરું આપ છોડીઓ નાહી જાય છે ને આપણે આપણા કરતવ્ય ના ફળ છે શું છે ખરી છે ને ત્રાસ આપે છે એ જાય હરિજન હોય તો અમારે ત્યાં શું કરતા હતા ક્ષત્રિયનું કામ અમારું પટેલ નું એટલે એને આગળ કોળિયું બંધાવે ટૂંકવા માટે નીચે ટૂંકાય ને અને પાછળ ઝેડું બાંધવાનું ગામત હું તો વાર વાર બધું આવડવું પડે ના રે પાછળ હું કેતો કે બિલાડી મોડા મોડું કરી દે છે દૂધમાં તે ચાલે અને આમનો વિચારું કુતરું ઘર માં ધારે પડે ચાલે બિલાડી ધારે ફરે પણ અમે પગડોય નઈ એવું ભયંકર આવા આ દુનિયામાં આવા લોકો હતા નઈ ના હોવ શું થયું એના થી દશા શું થઈ તિરસ્કાર ઉત્પન્ન થયા શું થયું લાગે છે તિરસ્કાર હશે એટલે અને સાચી તો કોઈ બોલે મમતા જબરજસ્ત મમતા બોલે હું નથી બોલતો હું કહી દે હવે એની મેં સંસ્કાર મારા જેવા નાખતા ને એવું સરસ થઇ જશે બગીચા જેવું થઈ જશે રામચંદ્ર ખતમ નતો એવું થવાનું છે રામચરી શકતા હતા અને હરિજન ઉપર ત્રાસ ત્રાસ હરિજન એટલા બધા નહિ બીજી તમે બીજી કોમવા ને અડો નહીં અને જમવા મૂકવાય ને હું તેડ તિરસ્કાર ભગવાન હું ત્રાસી ગયા બધા માં ભગવાન નથી આવો ત્રાસ કેમ કરાય છે અને એનો દુખા પડ્યા હિન્દુસ્તાન ના લોકો ને ભયંકર દુખ વેઠે એમ હા પણ બે હાજર ની પાંચ ની સાલ માં હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ જશે કેટલા થયો ચિંતા ના કરીને જોડાયેલા હા ચાલો પણ હા હું તને જોડાયેલો છું તો આ બંધાયેલું શું થયા ખબર પાંચ રૂપિયા પડાયેલો છું પાંચ રૂપિયા પડાયેલું ત પ્રગટ થયા તો જ્ઞાની પુરુષ છે જ્ઞાની પુરુષ જોકે નામો દાદા ભગવાન ચાર ડિગ્રી નું સંત ડિગ્રી ભગવાન છે બેઠા હોય તે બઉ મોટી જોખમદારી છે ન સમજતા બોલે મોટી જોખમદારી ભગવાન થવું આ કયિગ માં કવિગમાં પૂર્ણ સ્વરૂપ થવું એ જોખમદારી છે શું છે કવિગમાં પૂર્ણ સ્વરૂપ થવું કે જોખમદારી મને તો ભગવાન કે ના ભાઈ ભગવાન ભગવાન ના ભગવાન ના બોલે ભગવાન તો બોલતા તો હું ને તો આ બોલશે ને એના જેવું જ તો બે માં બે હાજર ભગવાન થયા ભગવાન બોલતા નથી આ ઓરિજિનલ નોંધ કર્યું ને એટલે આયો? જાયો.. ભરે તમે ઈરાની સાહેબ तारीख सात एक चरास अहमदावाद सा જેવું જ પછી ગંગાજી ને ડુબકી મારે જમનાજી ને મારે જેવું બધું ત્યાં કયો નઈ બધા બધી